અહીં જયારે ગરમ હોય તો ત્યાં તમે આયા ત્યા નહીં તમે મજા આવી હલકા થયા કે ના થાય કોઈ એ બોલ આને તો આ તો બધું ચોપડીઓ વાતી બધું મગજ બધું ભરી નાખી દીધું انا તી તે આપડે મેડ મગજ બેને કરે પણ ચોપડી પોતે જ ચોપડી થઈ જાય એ થાય બોલ ફૂટી ગઈ આ લાગ માં આ દેજન લાગ માં જમણ રેડિયા કોણ છે રીયા છે મને રેડિયા એક નહીં બોલો ને મને ત્યાં નમે કોઈ એક જગા એવી નઈ રાખી હિન્દુસ્તાન બાકી રાખી બાવાથી મળીને જેનાધાર્યો બેબે એક ફેરેદ ફંદારામાં રેની પાં ગર તો કેમું દુંગી જ ગયું એટલે મને કે મજા ન આવી કે યે યે બીડી માં ગયો ત્યાર પછી એટલે કે બહુ કામગરામાં છે તે તવા ટેટ પર લેવા ચડક થઈ ગયું આ એ બે કે કલાક વાર માં ચા હોય છે કહેવાનો બાવા સનમાં એક નહી સવામ પર નહી ને મને લાને કી દેન સના પણ પ્રમાણ બાંધી આપવું સમજ પડે કારણ કે પ્રશ્ન પૂછીએ છીએ અમે અવિનય કયો જ નહીં તમે આ તો અવિનયુ પૂછવું કઈ લાગે શું બસ અમે માનીએ જ નહીં એટલે અમે અિલેમ માની પ્રશ્ન પૂછનાર ના વિનય જ કહીએ છીએ પૂછું પકડું પકડ્યું પ્રશ્નો પૂછવા છૂટે છે એ પ્રશ્ન એટલે બધા પૂછાય તો કેલાભે એ ના કહ્યું એમને કહે ને કયું તમે ખબર છે બીજા કોઈને પૂછતા હોય તો આવડતું નથી વધારે પણ એ પ્રશ્નો પૂછનારા છે ત્યાં આગળ આપડે ત્યાં અમદાવાદ ભેગા થયા તું હે રામદાસ ગઢવી રાંધો સમજાવવાનું થાય ને સમજાવાનું છે અને આ રસ માં ના વસ્તુ ના સમજાય એવું નહીં પડે હું તો આમ નથી આમ કરવાનું ભૂલ ના થાય નથી કાયદા બાબત ના ઘણા તારે કાયદા કરો કાયદે કરો કાયદા કરો તારે પેલા કરો તારા હિમાલયું સાદો આપડા બધા લોકો ના ગુલાબ નાની તે હું કાપી ગયું ના આવે એટલા માટે બિલાડી પાડી હું પછી બિલાડી પાડી બિલાડી સાથે ખાવા પીવાનું બગાડી શકું ખૂટું એટલે એ ડાક્ટરે કહ્યું કે દાદા ની મોટા મોટી એ છે કે કરામત કે ન લો કેટલું મોક્ષ લઈ ગયો મોક્ષ લઈ જવાનું તમે કહ્યું નો લો એટલે સ્વયં સંચાલિત છે સ્વયં સંચાલિત છે તમારે કાયદો ખવાય ને જરૂર લોઅ ખે તો ચોધા માર્ચો શું કહ્યું આજે આ શોધ છે કાલે આ શોધ છે આગિયાર વચ્ચે ચાલુ છે અને પરમ મહિના માં રહ્યું શું કહ્યું સમજ પડી ને પરમ વિ તમને લખો એટલે હું નાખી દઉં તમે ના તમે બધું નહિ મને લખવો સારો હું નાખ્યો એટલે તમારે શું રહેવું જોઈએ એટલે અમે તમને અટકાવી દઈએ ના પપ્પાળે કઈ જ વાંધો ખાવાનું તૈયાર થાય તમારે ધંધો માય કેવાય વાંધો તમારે ના અમને એનો તમને પેલું આપ્યું હતું મારી કેટલી કેટલી આઠ ધાર ની કરી હતી પચાસ રૂપિયા પરમાનન્ટ થઈ જાય ને તમારી પેલી વિધિ તો રસ્તા માં જરૂરિયાત છે આપડે રમવાનું આપડે રસ્તાની જરૂરિયાત પેલી બરાબર મને એમ લાગ્યું કે બગાડ છે નીચે એટલે મારે પેલું ચાલુ કર્યું કે મારું હિતનું કે છે દાદા હું ડખો છું ડો લ શું કહ્યું એ ડખો ગઈ મારું શું કહ્યું એની સાથે હું કઈ નવરો છું ડખો ગયા કરોડ રૂપિયા ના કહું હા મારી મને મને સુંદર વાણી ગઈ ત તમે સ્વયમ કાઢ્યો એવા એ તો કોઈ શબ્દ જ ગુજરાતી પાછા કોઈ એવું સંયોજન કર્યું નથી ભૂલી જાય જે કારે શબ્દો બોલાય ને તે ભૂલી જાય આટલું બધું તમે ડાકુ બધા દેવાગ્યો એ કોઈ પણ માણસ એવો નથી કે દુઃખ ન થાય કે તમે આટલું બધું સહન કરો છોનશક્તિ કેમ થતું નથી મને કઈ દુઃખ થતું નથી બઉ સહનશીલતા કે સહનશીલતા મારા માન્યા નથી તમે એક ઇન્જેકશન આપો છો મારો ખુલ્લો છે હાથમાં તેથી આપડે એકવી દિવસે બંધ નથી રાખી ને શકતું મને જરાય દુઃખ થયું નથી પેલા દોષિત કરીને દુઃખ પકડી ને બીજા ને આપણે લાવો એમ કઈ ગુનો કરો દાખલો આપો કાલે અનિલ અને એનો સાહેબ આવ્યો હતો હા મે નક્કી કર્યું તું એક વખત લઈ જવા સાહેબ ને બધું સમજાયું મને એટલું સમજાય બઉ કામ થઈ ગયું એટલા થી કેટલે પાય કામ થયું બરાબર છે ખોટામાંથી નીકળાય આપડે તો ખેત જ વાળ્યું છે ને હિસાબ જ એમના પાદર અહી છે મારી આજ્ઞા પાર જોઈ છોકરાચર આવી ગયું એટલે પૂછ્યું આટર આવી ગયું એટલે એની છાપ પડે મારી મતે છાપ જ નહીં આમ આમ રોષ પગે લાગવાના છે અરે આ કેટલી ઉચ્ચાઈ છે ત્યાર પછી મારે પૂછ્યું કે અમારું ઘર તો સર થઈ ગયું હા પહેલું સર થાય પછી મોક્ષ મળે ને ત્યારે આપણે સર થાય મારે પડે ના પડે બે બેબી બેબી બધું વલરાય થઈ ગયું પેલો બાબા હું બધું ગામમાં ઘરમાં બધું જ આવવું પડી ગયા છે ભણેલા લોકો માટે એટલો પ્રોબ્લેમ થાય આપણે ભેગ થાયું પાછા આયા પાછા આને પથર્યું બૌ સરસ થયું આપડે એટલું જ જોઈએ લાગે ઘર તો પછી કરવાનું પરિણામ નહીં આવશે જમણા બોલો આવતા જ ને હમણે જ હમ બધું આવશે તમારો જરા શું હોય છે એનું કન્વર્જન કેમ નો થાય એને મૃદુ કામ માં આવે તો ખાનગી વાત કરી કામ નહીં ના તમારું જે છે ને એ કાબીજાનું કામ લાગે એ તો પ્રાઇવેટિક ઉપર મને માર્યો બધી જાતના દર્દી આવું પછી તમે પણ એવું શું કહું એને મેદા પાસે જવા નથી તમારે તમે તમે આગળ ત્યાં આગળ મહારાજ નો ત્યાં દર્શન કરવા આવો આ કરું મહારાજ નું આમ કરી શકે બરાબર આવડો ના થવું એટલે બે ને ખટખતે ગઈ બધી તો પછી આગળ દાદા આ ક્યારે આવશે કે તમારા દર્શન કરો તો મારો ઉકેલ થાય મારો સંસાદ રહે આવશે તું તમે તો હું તૈયાર થાય ને આવી ગઈ દર્શન નહીં લઈ ગઈ ઠીક દર વર્ષ જગત બધું સારા છે ઇવોલ્યુશન કેવા કયા હતા એના બધા મહત્વને સ્પેશિયલ કેટેગરીમાં મૂકવાના ત્યાં દાદા કેવા કેવાની ઘડેલા છે સ્પેશિયલ મ્યુઝિયમ મારા માવાના અમે બધા ઉકેલ તો આવો છે ને એટલે તમારી પાછળ પડી અને રસ્તો લાવી એટલા માટે તો સમજા તો અભિરતી કરું છે આ વાત શું સમજો કે એક શુદ્ધાત્મા ને બાકીનું બધું અનાત્માય ભાગમા ઉપયોગ રે તો અસહયોગી રે અને જોઈએ બરાબર છે આપણા અસહયોગી અસહયોગી એ કોઈ સહયોગ કોઈ વસ્તુ સહયોગ નથી પછી ઉપરથી દાદા આટલા વખતે પહેરાવે છે હું તો એમ જ કહું આનો પહેરો પછી દાદા એ ઉપર આવ્યો અવિવાસી છે જેનો નાશ નથી પછી એને એને નિસંગતા આવી જાય શંકા અને નિર્ભયતા આવી જાય નિશંગતા નિર્ભયતા આવી ને આપણે દ્રષ્ટામાં દ્રષ્ટિ પડે એક વખત જયારે દ્રષ્ટામાં દ્રષ્ટિ પાડી આપે એ ઉપર વિચાર આવ્યા અને ભ્રષ્ટા જ્યાં સુધી ભ્રષ્ટા છે ત્યાં સુધી ભ્રષ્ટા છે ના મારા પહેતા તો વાવલા અનુસંધાન કરવું તે પુરસ્કાર છે અને કરી દીધું સવાર ને આજે પરિણામ છે તારા કર્યા પરિણામ છે અને ઘરમાં જ્યાં ધર્મ ધ્યાનથી જોયું તે કેટલે ધ્યાન હું ઇભ્યાસ માં છું એ જે ધ્યાન છે તે શુકલ ધ્યાન છે હા ત્યારે ધ્યાને સમજાય નથી અહંકાર હોય ત્યાં ધ્યાન ન હોય ટેકા કરતા હવે આ મૌલિક વાત છે એ જગત ને લોકોને સમજે વાત ક્યારે હું સમજાવી શકું લોકોને ના બોલાય ન પરિસ્થિતિ કેવી છે મારી જાણસભા ને એક ગામમાં સો માણસો રે છે લોકો આપણને લૂટ્યા બીજો આવતા રસ્તામાં આવતા એ લોકો આપણને પાંચ જણ લૂટ્યા એટલે આપણે આ ગોમાં ફરિયાદ કરી આપડે પંચ ના ખર્ચો નહીં એના કરતા થાય ને ત્યાં મને લેવું થાય શું કરું આપડે પંચ નો ખર્ચો થાય આ ગોમ ચોર છે શું દુકાન ખાલી ગયું કાઢી ના કઈ આપઘાત કરવો પડે તમારું માને આપઘાત એટલે આ બધા લોકો ઘટ્યું નહી એટલે અમદાવાદમાં એકજ મને કે છે કે દાદાજી આ તો આમ તો તમારી પૂછતા જ ના થાય તમે પૂછસા આપણે ચોખ્ખું ઘી મંગાવો ને અહીંયા મોકલો વાર ચોખ્ખું ઘી પૂછાદ કરી દોડ્યા પોળે પોળે પૂંપ આવી ચોખ્ખું ગી લે ચોખ્ખી દબાણ વચ્ચે તો છે શું કર્યું આ તો હું જેમ તેમ કરીને આ તો કુદરત મને ચલાવે છે ને રીતે હું ચાલ્યા ગયો છું આમાં બીજો બધું માણસ હવે સહયોગો એને અત્યારે હોય ક્યાં ચોખ્ખું ખોટું કાંઈક મેલા વાળા ચોખ્ખું બોલવાનું મેલા વાર કેવું બોલે સૌથી ચોખ્ખા ન તાવ હા એમાં કોઈ ચોખ્ખા વાળા અરે ભાઈ એક બોરવાળી હતી વાઘર મારે મારે હોટલે બો હતો આ તો બહુ પહેલા વીવાની વાત કરું છું સત્ય વાઘરણ મીઠા ગોર મીઠો ગો લે મીઠા ગો તો બોરબોર ખાવ હું હું કેવું કઉ ચોપલા વાળા ને લઉં નહીં તો હું શું કઉ પાછેર કે એવું ના પૂછું હું ચાર બોર્ડ લઈ રહી બે દસ બોર્ડ ના બે આના લેતી હોય એને પેલા ચાર ગણી લઈ લેવો મારે સમજો ને એ બિચારી અરે પેલી નહેર ની ખબર બોલતી ને ત્યારે બોલા અહીંયા કાલે મને બોલ લે આદે પછી મેં તો મને લાગ્યું હાથ હારવાની હોય બધા બે હું પણ પૈસા આપીશ મને ચાકવા દેખો ગયો બે પડવાનું કે થયા છે હળવા માટે બધા પાસેથી તૈયાર થઈ ને આવે છે હા હું એમનો સંજોગ બોલો સંજોગા આપડે જય સચિદાનંદ જય સચિદાનંદ જય સચિદાનંદ